આપડે હોય છોકરા નીકળ થઈ જાય પછી ગેર ગુવા પાડતા પાડતા આપડે મકાન છે હળો હળો હળો બાપ કે પછી કશું અમારી જો તમે બધા આવતા હોય જંગલ આવ્યું જંગલ માં અને પછી વાઘની બુમ પડી સસ્તું કઉ વાઘની બુમ સંભળાય છે ને એ ભગવાન જાય દાદા એ કઈ પહોંચ્યા સારું ગયું એવું દાદી ને ચલાવાની આશે આ તો દુનિયા મળી જાય હું આજે એને ખબર ના હોય લાગે ને પછી આવ્યો આવ્યો આયો મરી ગયા મરસાપડે મરી ગયો એવું ડોરો ખબર છે મરસા એ આવડું છે મને ગોળી આપતા આવું આવડશે આપીને કામ કરેલું તે બે આસમ દે કરે આખો કામ કરે એને ભાવતું આ ભાવતું ના કરે ભાવ એ ભજી ભજીયા બી નામ મને આવતું નથી અત્યારે બઉ સરસ નામ આવડતું ને મોટી હોટેલો સારી હોટેલ જીપસો લખ લખે ને બધા જીભસો લખે અને દવાની માં તો ખાસ લખ લખે માં દીડી પડી જાય સમજણ નો પ્રયોગ કરવો પડે ખવડાવીએ આપડે એ કરાવવા માટે બે ત્રણ દાડે આપવાનું બંધ કર્યું પછી બે ત્રણ બંધ કર્યું ખવડાવીયે ચાલ એટલે બે ત્રણ દાડે બંધ હોય એટલે કઈ ને ખબર મને જીતા છે આમ ફિજ એને આપડે કેહવાની જરૂર કે રાતે બુદ્ધિ ને કે આગળ તો આવી નઈ સાત બપોર જમવા આવશે એ કે છે એવું બાર છે પણ ના પણ દર વખતે એટલે ખવડાવવા પ્રયોગ સિવાય કર્યો છે મન જોડે મને જોશું સમજણ પાડીને દિશા કરીને ભણીએ નઈ લાલ તું છે અમારા એ તો ખબર પડે લાલતુ મને <laughs> <laughs> ચાલો ચટ ચઢ ચક્યું નહી બોલો એવું બધા બહુ પ્રયોગ કર્યા તમે મારું મન તો બહુ ગબડું ભારત ચિંતા નું પછી એ ભાઈ મમતા નો આમ નહી સહંકાર નો આપડા નહી શકાય ને બે વેગા ભય ને એક સાંકરું એમાં પાવર કેટલો બધો મોટા મોટા નાના કામ વાળા એટલે પછી નારા જેવું કોઈ જેવું માનતો માનતો માનતો કરી જાય બાકી સો રૂપિયા પચાસ કેરી ગયા બહુ ભેગા હોય ધંધા પર આવ્યા પછી ભીડ નથી પડતી લોકો ભીડ હોય સરકાર રોકડા ચેક આપે અને લોકોને તો ઉધાર લાવવાનું આપે આપડે તો ભીડ હોય પેલા તો ઉધારવા આપડે તો ભીડ કંટ્રાટ નો ધંધો ભીડ નહીં ભરો ગયો બચાવી જતા અક્રમ માં મુકાયેલો છે આ દાખલો અક્રમ વિજ્ઞાન માં આવ્યો છે બે રૂપિયા બે રૂપિયા એમાંથી મજા મળશે દર જોડે ફર કર્યા કરે બે મંદિર બહુ ને બપોર થાય ને એટલે અમારે વડોદરા જે માં છે તે અમારે ગામના હોય તમારા છ ગણાવે આવો આવો પગારો બેટા અંદર એવા નીકળે ડબો થાય એટલે ચા પીવા માટે જ આવે ગે બે ચા પી એટલે ચા બતાવવા માટે મહેલ પાછા જ બતાવીશું તક ચા અથા છે કે એવું કઈ અથવા પહીએ તો ખુશી નઈ જમાવીએ તો ખુશી નહીં કે જમવાનું હોય તો ચાલી પાછળ આપડે ઘેરા જમવાનું સારું બનાવાનું હોય ને તો હવે પાણી આવ્યા કરે છે આ દૂધ પાક ખાવાનું આ દૂધપાક ખાવાનું અને આ જમવાની પડેલી જ નથી કારણ કે જમવાની ઉડી ગયું બધું રોજ ચા પહેરી દે બે ઘર પણ ચાકેલું જ નથી ચાલુ આ તો ખરી ખ્વા ચા ભલે પછી બધું મોડું ભાગી બધું તો ઘણા ગયું આવે તો ભગવાન મળ્યા હતા ના રેતું હોય એટલે પછી આપણે ઊંઘો જ નથી કઈ દિશા વિચાર કરતું હોય અને હમણાં કીધું કે આખા જગત ના તમામ વિચાર કરી નાખ્યા છે તમામ પ્રકારના વિચારો એટલે બધા વિચારો કરી જ નાખ્યા છે માને તો પછી વિચાર કરવા બાકી જ નથી આપતી જે પહેલા જેવું નઈ કે લગી ખાતે ખા ખાધા વિચારો ફોટ પહે इंडियन ट्रेन गाना ऐसे जल्दी बना था भाई सतोसो बंदा पण विचार कर सका है ना ना चलो कोई भी ड्राइवर का चलेगा ओके इधर का फोन दो ना એટલે આ જગત નું સ્વરૂપ પેલું વિચારણા થી અમે બધું વિચારી નાખેલું પછી બુદ્ધિ થી જોઈ કાઢેલું પછી દર્શન થી સમજી લીધેલું બધું બુલું એમ બુ કસોટી જણાય આપણને કહું કે જાત વાળા માછી આવું જાય એટલે બંધ બધા નીચે આનામ પડે માછી કઈ રીતે તે રીત કરીએ છીએ આપડે તાર બુદ્ધિ માગે સગાઈ બતાડીએ એ બુદ્ધિ સગાઈ બતાડે સમાધાન કરીએ દર્શન થી જ્ઞાન થી એ કેવી રીતે હોય છે બધું એ કેવી રીતે હોય છે ના આ દાખલો આપ્યો ને અત્યારે દાખલો આપ્યો ને अथामचारण कर ભલે એટલે મન થી વિચારણા પૂર્વક નું જે હોય અને બુદ્ધિ નું એમાં ભેદ હશે ને બુદ્ધિ થી પૃથ્થાગેદ શું ખરેખર માથે આવશે એ બુદ્ધિ કામ છે ત્યારે દર્શન અને બુદ્ધિ એ બે વચ્ચે ક્યાં ભેદ પડે છે પણ આમાં જે બુદ્ધિ એ નિર્ણય કર્યો એને એને પેલા ની વાત ઘુસાય ત્યારે આવે दर्शन जड़ेलू अथड़ाम संजोग प्रसंग तो एकज रो पूक्ष्म એ બધું આવી જાય એટલે માનસિક સ્તર થી બૌદ્ધિક સ્તર થી અને પછી દર્શન થી બધા ચડેલા જેટલું હલવાનું થાય એટલું ગર્વ થઈ ગયો સાથ નો ગર્વ કરી દવા જાય નહી કેટલી ભાઈ બધા બીજું કેવાનું હાર હશે ખાસ માં માખણ જાય ને બહુ કુવર કહેવાય પાવર ચેતા છે પાવર વાળું છે ફિઝિકલ પણ છે અને પાવર વાળું એ છે મન તો પ્યોર ફિઝિકલ છે બુદ્ધિચિત અહંકાર એ પાવર વાળા ને એ પાવર છે તમને બુદ્ધિચિત અહંકાર મન તો પ્યોર ફિઝિકલ માં કયું ને મને પણ પાવર વાળું કીધું ને પાછું એક વખત પાવર વાળું એ કીધું અને નવું ના કરી શકે એવું એ કીધું તારે નવું ના કર. માટે ફિઝિકલ હે માટે ફિઝિકલ કર. તો નવું ના કરી શકે માટે ફિઝિકલ વિચાર વિચાર વિચાર આવડે. યાદ કરના બુ મિશ્ર ચેતન गई काले की मन, थे। <laughs> आ, के अहंकार अभिप्रायंकार मन फिजिकल छे, तो पेलू एने ने, एने पकड़ हो तो होई, छोड़ फिजिकल छे, छ मन न सां प्रमाण चालीये बीजी वन मन, मन, मन छुट्टा रही समझा छोड़ी दई तो मन तो फिजिकल छे ભાઈ એ ડિસ્ચાર્જ છે એટલે જ્ઞાનના દ્રષ્ટિએ પહેલા મન નું બંધારણ જેવું કર્યું હોય તેવું થાય એમ આપણે જેવું કરીએ એવું થાય એટલે તે બધા થાય આપણે આયુ કરો તો એવું કરે આયુ કરો તો રસ્તો પૂછો તમને એ વાત કરી બધા રસ્તા પૂછી લેવાના આમ આજની જયેશ અમદાવાદ સાત વાક્ય સોખી સચ વાત સોખી વાત છે હમણાં અમદાવાદ આપી મન મહ નાનરસ જરૂર નહી અંદાજ થી ભૂટે સહજ ઉઠે ભાઈ પૂછવાની જરૂર ના મસ્તી હોવાની આ પૂછવાની જરૂર એ બધું અંદાજ ઉગે સમાજ રાહ જોવાની પૂછીને જાણીએ તો ઉગે નહી પૂછીને જાણીએ તો ઉગે નહી ઉગવાની શક્તિ ખરાબ થઈ જાય કામમાંથી કરો માદરી લેવા જવાનું દે ધ્યાન પૂરક સાંભળ્યું ભૂલાવે શાંતિ મામે તો યાદ આવે એ હરાઈ પડે બી કઈ કારણ શું કયો નફો મોટો થાય છે આપડે આજે રાત ભક્તિ કરીએ તો આવે નહી ઘણા મંદિર માં લોકો રાત ભક્તિ એને ખરાબ આવે બે વખત કંટાળે બે પક્ષી હોય ને પોતાને ફરી બે પક્ષી કેવાય આપડી ઈચ્છા ના હશે આપડી ઈચ્છા ના હશે નીચે ઉતરતા મને કીધું ચાલે કોઈ એટલે ધક્કો મારશે આપડે પોતા વર્ષમાં એવો ધક્કો મારશે નળા રૂપ લાગશે વાળો કઈ લઈ ગયો પાણી સાડી ના દુશ્મન થયેલ આવતા દુશ્મન લોકો આવી છે આ પ્રધાનમંત્રી તકલીફ હોય ન ના જોવાનું જોઈતા જોવા જવું કે બેર કિરોને જોવાન થઈ કે બેર કે બેર કિરોને નવલી ના દે સુબંતે જોવાન કુતા દે રોકતા આબ જોવાન ન દે સુબનાને દે બન કે બેર કિરોને આતે આઠેળો અહીં જોમો કલેજ માનનો આ તો સવાર કરતા સવાર આરા એમ કહેવતે કે જુઓ પર દેતી સકતી નથી ગાйна ન ભાઈ બે મિલકત છે છૂટી નથી થતી જે આપણને આ મગજમાં જ મને દીકરી એ મારે મગજ માગે નીકળી જવું છે ઝંપલાઓ ગયા જવાબ છે બાલ માં તૈયારી રાખી દે ને એક જ તમારે નક્કી કર્યું હોય છે મી આવે ને તમે કાઢી પેલો બાર વર્ષ આવતું સક્રિય કરી નાખે છે નિષ્ક્રિય ના બદલે સક્રિય કરી નાખે છે અમારે તો કિનારો આવવાનો જ નહીં તો કે અમારે તો કિનારો આવવાનો જ નહીં અમારો તો કિનારો રામ ને લક્ષ્મણ ને આ બધા મારી ને આવ્યો તો બરાબર આપડે સમજણ ના પડી વાત ના પડે નહીં પડે વાર હશે સાચી વાત ઓગણીસો આપડે તાલી જોવું પડે બરોબર છે આપડે તાલી તો જોવું જોઈએ કેમ છે આપડે શું અધિકાર ફોરકાર કરવાનો તાળી જોઈએ એટલે ચાવી જવું છે સામાનુ જે શબ્દ છે વધારે એપ્રોપ્રિયટ છે અનુકૂળ છે વધારે વધારે ચોક્કસ છે શબ્દ समझाएं कई अर्थ गुड ने गुड अर्थ रहे एक एक शब्द यो नहीं सारा है ये समझाए थे પરીક્ષા માં અમે તળપદી કહીએ સૌરાષ્ટ્ર માં તળપતિ બીજા શબ્દ માં ગામી કહીએ તળપતિ કેમ અમે સૌરાષ્ટ્ર બાજુ સમજાય એ બધા કે તળપદી શબ્દ હા મારી પર બધા કાગળ આવે શું તમારી તળપતિ ભાષાની વાત અમને બહુ મજા આવે છે અલંકારી ભાષા તો આવે ને મંજુભ એમની પાસે આવે એ બધા ના આવે અભ્યાસ છે ને વિષય એમનો મારો મારો વિષય માં બોલવું પડે આપણે પરીક્ષા અરે તારી જોવું કહ્યું નઈ એનો અંગ્રેજી શબ્દ જડે નહીં અંગ્રેજી શબ્દ જ ના લે ગુજરાતી બી ના જોડે ગુજરાતી પણ કારણ કે અંગ્રેજી શબ્દ જ ના હોય ના મળે અંગ્રેજી ભાષા અંગ્રેજી ભાષા એની સમજણ પ્રમાણે હોય દરેક ભાષા સમજણ ના પ્રમાણ હોય પુનર્જાયબો ક્યાંથી પાછું ભ્રંટી થાય કે નહી કદાચ એને એને ગુચવાનો થાય કે નહી કદાચ કેમ ભાષા ના સમજવાથી ના ભાષા એને એની ભાષામાં અંદી જાય પછી દરેક પોત પોતાની ભાષામાં સમજી જાય અને અમારી જ્ઞાની ની વાણી કોને કહેવાય દરેક પોતાની ભાષામાં સમજી જાય અને એને શું કહ્યું કે ભગવાન વાણી ગાવ્યા ભાષામાં જી હતી કુતરામની ભાષામાં એવું નહીં આ મનુષ્યો દરેક કોમ આયા હોય ને આ તે બધા અંદી ભાષામાં સમજી જાય ના હોય તો થોડોક અડચણ આવે ભણતર થી થોડી અડચણ આવે સમજવામાં બુદ્ધિ થઈ જાય એટલે અભન માણસ દેહારી શકાય અભણ માણસ ને આ વાત અધ્યાત્મતા રહી શકાય જલ્દી સમજ પડે તેથી હું કઉ છું ને આપડે પણ ઘરેલા દોસ્તી નામ ના હોય બધા વાત જાય અને નાના બાળકો ને વાતાવરણ થી સમજવા માટે બહુ લાંબુ આથી કૃષ્ણ ભગવાન ગીતામાં બે કચેર કહેવામાં આવે એને બધા જો આથી એટલું કહેવામાં આપડા એના મહારાજ સાથે આપણને મહારાજ